અને નૈષ્ટિક બ્રહ્મચારી ને એ સાધુઓ તેમણે તાંબુલાદી અફીણ તથા તમાકુ ઇત્યાદિક નું ભક્ષણ पारी वगेरे नाखी तैयार करेल नगरवेल पान न खाव अफीण तमाकू मजम भांगना सत्व ने चास में नाखी बीजा वास... वसाना नाखी ने तयार कैफी पदार्थ आदी ने तजी देवा अर्थात प्रमाद न ढिला देखी जाते वर्गीवाचेताओं जा कहू के कंस्य पात्र भोजनम यतिश्च चा ब्रह्मचारी च चा विधवा च विवर्जय संधवा स्त्री आगरवेल आँखण का भोजन आव ब्रह्मवीवर्त पुराण में कहूँ के मधुमानसम मादक च लसुनादि तथा शुचि अशोधितम भूरी रसम इंद्रिय क्षोभकम तथा ભાવ દુષ્ટમ ક્રિયાદુષ્ટા નિયમ પૂર્વક દારૂ માંસ અન્ય કોઈ કેફી પદાર્થ લસણ ડુંગળી આદિ અપવિત્ર અને અસ્વચ્છ પુષ્કળ રસદાર ઇન્દ્રિયોને ક્ષોભ પમાડનારું કોઈ પદાર્થ હોય ભાવનાથી દૂષિત થયેલું હોય ક્રિયા થી દૂષિત થયેલું હોય શુદ્ધ હોવા છતાં ભગવાનને અર્પણ કર્યું ના હોય આ બધી વસ્તુ અત્યારના સમય પ્રમાણે એવી કઈ વિશેષ વસ્તુ કરનારે કેમ કરનારા કોઈ પણ પદાર્થ હોય આ બધા ગુટકા ને એવું બધું તો છે સાધુ ખાતા છે અપવિત્ર વસ્તુ જોયા વિના ની વસ્તુ ઇન્દ્રિયોને ક્ષોભે એવી વસ્તુ એવી ન ખાવે ક્રિયા દુષ્ટ એટલે ભાવ દુષ્ટ એટલે આપણે જમતા હોય અને મનમાં એમ થાય કે આ ખાય છે હું રહી ગયો તો એને કહેવાય ભાવ દુષ્ટ અને ક્રિયા દુષ્ટ એટલે ક્રિયા માં કઈક તૈયાર કરવામાં ગયું હોય તો એ એટલે પડદો લેવાનો અર્થ જ છે ભોગ છે એ ગુપ્ત હોવા જોઈએ જાહેરમાં એટલા માટે નહીં કે કોઈ કોઈ માણસના બધા મન હરખા નથી હોતા એટલે ભાવ દુષ્ટ થઈ જાય અને ભાવ દુષ્ટ થઈ જાય તો એને હરખોનો આમ કે એના વિચારમાં ફેરફાર કરી નાખે ચેન્જ કરી નાખે એટલે ભાવ દુષ્ટ નથી એટલે તો અંદર બેહીન ખાવાનું એ શહેરમાં જાહેરમાં બહેન નહીં ખાવાનું ભગવાનને એને બધા ભગવાનને ધ્યાન રાખવાનું હોય છે ને ભાવ પદાર્થ ભગવાનને ધરાવાય નહીં ભગવાનને ધરાવી હોય સારી વસ્તુ હોય સારી વસ્તુ હોય બીજા નબળા માણસો જોવે તો એ તો એવી જ કલ્પના કરે કે મળું આ આપણે ખાઈએ તો બરાબર તો એ ભાવ થઈ ગયું એ આટલું થઈ ગયું નહીં ભગવાનને ન ધરાવે એટલે પડદો રાખવાનો પડદો રાખે એટલે બધા કોઈ જોઈ ન શકે જોઈ ન શકે એટલે ભાવ દુષ્ટ ન થાય માણસે જમવું કારવું હોય તો ચોખામાં બેહીને અંદર રસોડામાં બેહીને જમીએ તો બીજા જોયે જોવે નહીં અને ખાતા તો ભાવ માણસને ગમે તે હોય તો વસ્તુ હોય તોય ભાવ દુષ્ટ થઈએ કેમ મને એમ થાય કે આપણે આપણે ખાઈએ પછી આપણે ખાવું તો ભાવ દુષ્ટ ન થાય સંસ્કારેશ અને તે નૈષ્ટિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિ જે સંસ્કાર તેમને વિશે જમવું નહીં તથા એકાદશા પર્તંત જે પ્રેત શ્રાદ્ધ તેમને વિશે જમવું નહીં તથા દ્વાદશા શ્રાદ્ધ ને વિશે જમવું નહીં સાધુ તેમાં પોતાને આમંત્રણ આપે છતાં ત્યાં જમવા ન જવું તે જ રીતે મરણ પામેલાને ઉદ્દેશીને શ્રાદ્ધ કરાતું હોય છે જેમ કે નવ શ્રાદ્ધ અગિયારમું ઊન્માસિક શ્રાદ્ધ બારમું દેવા આવે તો ચૌદ માં દિવસે રસોઈ કર્યા પછી રસોઈ કરે નગર આવું તો હોય કે બે મારે બાબા દાદાધામમાં ગયા છે તો અહીં રસોઈ કરજો પણ ચૌદદી પેલા ન કરાય શ્રાદ્ધ છે આપણે મારા શિક્ષાપત્રી ગણાય છે છન્નું પ્રકારના શ્રાદ્ધ હોય છે એમાં સોળ શ્રાદ્ધ છે એ બહુ પ્રસિદ્ધ છે આ બાકીના બધા જો કે સંસ્કાર અન્ન ભોજનમાં ગ્રહસ્થ ને પ્રાયશ્ચિત કહ્યું છે ગ્રહસ્થ ને હોય પ્રાયશ્ચિત કીધું છે તો પછી આને તો હોય તેથી આ નિષેધ ગ્રસ્ત ધર્મમાં ધર્મમાં પણ સાધારણ હોવા છતાં હોવા છતાં પણ બ્રહ્મચારી ધર્મમાં પણ તેનો ઉલ્લેખ કરી દીધો છે કે આ શ્રાદ્ધમાં જમવું નહીં પણ બ્રહ્મચારી ને તો ખાસ ન જમવું એને વધારે દોષ લાગના તો પછી શ્રાદ્ધ કરે તો કોને જમાડે છોકરાઓ પ્રાયું જોઈએ તો જમીએ કે મત્સ્ય પુરાણ માં છે કે સંસ્કારેશું ન ભુજિત પ્રેત શ્રાદ્ધેશું ચતિ ગર્ભધાનાદિક સંસ્કારમાં અને મરણ પછીના અગિયારમુ ઇત્યાદિક શ્રાદ્ધમાં નૈષ્ઠિકાદી વ્રતધારીઓએ જમવું નહીં તેના પ્રાયશ્ચિતો પણ બતાવ્યા છે જેમ કે માસિકાદીષુ યોદ અસમાપ્ત વ્રતોદ્વ ત્રિરાત્રપવાસોસ્ય પ્રાયશ્ચિત વિધીયતે व्रति ने व्रत समाप्त नति प्रेत नहीं थे प्रायश्चित कर सोमें तथा जात श्राद्धे नवश्राद्धे द्विज चांद्रायण चरे उत संस्कार श्राद्ध जमे तो द्विजो प्रायश्चित एक चांद्रायण की शुद्धि करी જે વ્રતિ ને વ્રત સમાપ્ત નથી થયું તેમણે એટલે ગ્રહસ્થ હોય કઈ વ્રત કરતા હોય નું જમે તો પછી એક ચાંદ કરીને શુદ્ધ થાય અને ત્યાગીઓ તો આજીવન વ્રતી કહેવાય નૈષ્ટિક વ્રતિ કેવાયું વ્રત ગ્રહસ્થ હોય ની કઈ નિમિત્ત અર્થે વ્રત કરતા હોય તો એ વ્રત માં નો જમે તો એકનો એક ભૂલ હોય તો ગ્રહસ્થ ને હોય એના કરતા ત્યાગી પ્રાયશ્ચિત વધારે કર્તવ્યો અને રોગાધિક આપત્કાળ પડાવી ના દિવસે સૂવું નહીં અને ગ્રામ્ય વાર્તા કરવી નહીં ને જાણીને સાંભળવી પણ નહીં રોગાધિક આપત્તિ અથવા રસ્તે ચાલીને થાક લાગ્યો હોય ઇત્યાદિક આપત્તિ સિવાય બ્રહ્મચારીઓ અને સાધુઓએ દિવસે શોવું નહીં કારણ કે તેનાથી અવકીરણીપણાનો દોષ લાગે છે અને તેથી જ પ્રાયશ્ચિત મયુખમાં અવકીરણીના પ્રાયશ્ચિત પ્રકરણમાં વસિષ્ઠ મુનિએ કહ્યું છે કે એ તદેવ રેત સહ પ્રયત્નોત્સર્ગે દીવા સ્વપ્ન ઉત્સર્ગે છે अवकिरणी ने छे तेज प्रायश्चित हस्तोष वीरपात करे के दिवसे ऊँघपात कहूँकम ब्रह्मचर्यता चरितुम दिवा निद्रा सर्वात्म त्याज्या स्वप्नदोषानवेक्षता स्वप्ने ही रजसा दे तमसा चाभिते દેહાંતર મિવાપન ચરિત્ય ઊંઘવાનું રજોગુણ ને તમોગુણ થી દબાઈ જાય છે સત્વગુણમાં દબાતો ન હોય એવો જીવ પણ સ્વપ્નમાં દબાય જાગ્રત માં ગમે એવા સંકલ્પ થતા હોય તો એ રજોગુણત દબાતો ન હોય પણ જો ઊંઘમાં સ્વપ્નમાં એને સંકલ્પ થાય તો એનાથી દબાયમાં સ્ત્રી દેખાય તો એમાં એને વ્રત નો ભંગ થાય એનો જીવ બહુ પવિત્ર હોય બહુ બળિયો હોય એટલે મારે કીધું કે જેનો જીવ બળને પાય હોય તો એને સ્વપ્ન માં આવે એટલે સ્વપ્નની પરિસ્થિતિ છે અને જાગ્રતની પરિસ્થિતિ છે એ અલગ છે એટલે સ્વપ્નુ ન વ્રતનું રક્ષા કરા કરવી વ્રતની રક્ષા કરવી હોય તો સ્વપ્ન જ ન આવે એવો ઉપાય કરવો એવો ઉપાય તો એક દિવસે હોય નહી અને રાત્રે મહેનત કરે ને ઘાટી ઊંઘ તો એને સ્વપ્ન ન આવે એટલે દિવસે મહેનત કરે એને ઘાટી ઊંઘ દિવસે હારી પેટ ટાહાડે તો ઘાટી ઊંઘ રાત્રે ન આવે એટલે ઘાટી ઊંઘ ન આવે અને પારવી ઊંઘ આવે એટલે સ્વપ્ન આવે અને સ્વપ્નમાં તો બધું દેખાય અને સ્વપ્નમાં તો અલ્પયવરોજો ગુણ હોય તો એનાથી આપણો જીવ પરાભાવ પામી જાય એટલે એનો ઉપાય રૂપે એ ન આવે એવું કરવું જોઈએ એટલા માટે યુવાનોએ સેવામાં મહેનત કરવી જોઈએ તો હાજે થાક લાગે થાક લાગે તો ઊંઘ ઘાટી આવે અને બપોરે દિવસે હાવ ન હોવું આમાં પણ ઓછું રાખે તો રાખે તો ઘાટી જગ્યા રે ને રાત્રે ઘાટી ઊંઘ આવવાની સુસુપ્તીમાં કઈ ન થાય ઓછી ઊંઘ આવે એમાં જ પ્રોબ્લેમ છે એવા જ આવે એટલે સ્વપ્ન દશા આવે સ્વપ્ન દશા આવે ને એમાં કઈ દેખાય પદાર્થ તો સ્વપ્ના પાડવું હોય એને ઈચ્છતા ચરિતુમ દીવા નિદ્રા સર્વાત્મ ના ત્યાજ્યા દીવા નિદ્રા સર્વાત્મા ત્યાજ્યા દિવસની નિદ્રા છે એનું દિવસની નિદ્રા છે એ બે પ્રકારે એને નુકસાન કરે છે વ્રતને એક તો દિવસે ની જેટલી નિદ્રા કરે એટલી રાત્રે ઘાટી ઓછી આવે અને દિવસે નિદ્રા કરે ને એમાં જો સ્વપ્ન અધિક થાય તો સ્વપ્નનો ઉપવાસ પડે અને રાત્રે પડે રાત્રે એટલા માટે પડે નીંદ્ર હાવ પારવી આવે બહુ દિવસે જાજી ખેંચી લીધી હોય એટલે રાત્રે નીંદર ઘાટી ન આવે ઘાટી ન આવે એટલે સ્વપ્ન આવે સ્વપ્ન આવે એટલે સ્વપ્નમાં તો કઈ હું દેખાય એવું તો કઈ કઈ નક્કી ન હોય એટલે સ્વપ્નમાં જો દેખાય જરાક રજોગુણ નો સંબંધ થાય સ્વપ્નમાં તો ઈ રજોગુણ આના ઉપર સ્વાર થઈ જાય અને એનાથી રજોગુણ થી પરાભૂત થાય જાગ્રત એ ન થતો હોય પરાભૂત જાગ્રત વિવેક હોય એટલે પરાભૂત ન થાય રજોગુણ પણ સ્વપ્ના જેનો જીવ બળને પામો હોય એને તો ભૂંડું સ્વપ્નય ન આવે બળ પામવાનો અતિશય જબરો ઉપાય શું છે એટલે સેવા કરીને એક તો શરીર થાકે અને બીજું સેવાનું ફળ મળે તો એ સ્વપ્નમાં પણ રજોગો પૂગી જાય અને નિષ્કલંક બ્રહ્મચર્ય પાડી શકે સેવામાં શરીરને થકાવવું જોઈએ સેવામાં શરીરને થકાવવું જોઈએ અને એમ થાય કે આ થાકી ગયા હાજે અને પછી હુવે તો એને સ્વપ્નના ઉપવાસ ઓછા પડે ઘાટી ઊંઘ આવી જાય રાત્રે ઊંઘ જ કે ઘડીક જાગે ને હોય જાય ઘડીક જાગે ને ઘડી આવી જાય તો પછી હવે નવા સાધુ થયા ત્યારે એટલી સેવા હતી કે આથન આસન પાથરવાનો વ્યાજ નહોતો રહેતો એક તો ઊંઘે હોય ને સેવા હોય બે એટલે આસન જો પથરાઈ ગયું તો પથરાઈ ગયું નગર એમને બેઠા તો જાય હોય ગયે ખબર પડે ખબર પડે કેટલા ચરિત્રા સર્વાત્મના ત્યાજ્યા સ્વપ્ન સ્વપ્ન દોષ નિવેક્ષિતા નિવેક્ષતા સ્વપ્ રજસા દેહિ તમસા ચાભિભૂય તે દેહાંતરમિવાપન્નચરનું સ્વપનમાં રજોગુ આવ્યો કે સ્વપ્નમાં રજોગુ છે એટલે એમાં સ્વપ્નમાં સત્વગુણ હોય તો હું કેમ ખબર પડે મને સ્વપ્નમાં સત્વગુણ હતો મારે કીધું છે ને એક એક અવસ્થા વિશે બીજી બે બે અવસ્થા છે એમાં સ્વપ્નમાં સત્વગુણ કે જાગ્રત અવસ્થા હોય તો કેમ ખબર પડે કે મારા સપનામાં જાગ્રત અવસ્થા હતી સ્વપ્નમાં વિવેક રે તો સ્વપ્નમાં અભિભૂત ન થયો એટલે સ્વપ્નમાં વિવેક થાવો એ તો મારે એના જીવમાં જો બળ બહુ હોય એ ભગવાન ને ભગવાન અતિ સેવા કરી હોય તો એને સ્વપ્નમાં હોતે વિવેક રહે નિષ્કલંક બ્રહ્મચર્ય પાળવા જે ઈચ્છતો હોય તેને સ્વપ્ન દોષ ને દેખીને સંપૂર્ણપણે દિવસે ઊંઘવાનું તજી દેવું જોઈએ જીવ ઊંઘમાં રજોગુણ અને તમોગુણ દબાઈ જાય છે તે બીજો શરીર મળ્યું હોય તે મનુચિત ક્રિયાને કરે છે મહારાજ એવું કીધું કે સ્વપ્નમાં પણ આચરણ કરે છે આચરણ નો દોષ તો એને લાગે છે કારણ કે એને સ્થુલ દેહ માન્યતા છે અને સ્વપ્નમાં સંકલ્પ થાય છે બીજું શરીર મેળવું હોય તે અનુચિત ક્રિયાને કરે છે જો ધારે તો સ્વપ્નમાં હોતે એ જાગ્રત અવસ્થા કેળવી શકે પણ બહુ અતિ ખટકો હોય તો મારે ત્રણ અવસ્થા હો હરવો નીકળી ગયોગ્રત સ્વપ્ન એવો આલોચ હોય વ્રત ની રક્ષા કરવાનો ત્યારે એને સ્વપ્નમાં જાગૃતિ આવે પણ સ્વપ્નમાં જાગૃતિ આવે મારે કીધું બબે એક એક અવસ્થા ને વિશે બબે અવસ્થા છે જીવાતમાં તો અવસ્થાથી પર છે જોઈ ધારે તો અવસ્થામાં જાગૃતિ કેળવી શકે પણ આમાં એમ ન લેવું કે આપણે બપોરે હોય જાગૃતિ કેળું આ તો પ્રાય થાય છે એટલે જાગૃતિ તો પેલા શક્ય હોય એટલે સ્થૂળ રસ્તા બંધ કરે અને પછી અસહાય હોય એમાં જાગૃતિ કેળવે થૂળ રસ્તા તો આ કે રાતે ઘાટી ની અંદર આવે એનો ઉપાય કરવાનો અને દિવસે નો આવે એનો ઉપાય રસ્તા રસ્તા બંધ કરી દે ત્યાર પછી તોય પછી રાત્રે સ્વપ્ન આવે તો એના માટે સ્વપ્નમાં કેળવ એની જાગૃતિ એટલે ખટકો રાખે કે અતિ ખટકો આવે કે જે ત્રણેય અવસ્થાની પાર વિયોગ્ય હોય અને જીવમાં ખટકો હોય તો સ્વપ્નમાં સ્ત્રી દેખાય તો પણ એનાથી દૂર સ્વપ્નમાં ખટકો તો જાગ્રત માં રાખે તો જાગ્રત માં રાખે તો એ જાગ્રત માં એટલો બધો જોરદાર રાખ્યો હોય કે જાગ્રત વધીને સ્વપ્નમાં જાય તો જીવમાં ખટકો કહે બુ છે એ ધર્મ કોનો છે બુદ્ધિ નો સંશય નિશ્ચય નિદ્રા અને સ્મૃતિ ચાર છે એ બુદ્ધિ ના ધર્મ છે એટલે ઊંઘ માં બુદ્ધિ જાય છે આ છે એ સદા જાગ્રત છે જીવ છે એ સદા જાગ્રત છે ઊંઘમાં જાગે છે એ કેમ ખબર પડે પછી એને અનુભવ એવો થાય છે કે આજે બઉ ઘાટી અંદર આવી ગઈ જે અનુભવું હોય એ સ્મૃતિ આવે સ્મૃતિમાં બીજું કઈ આવે નહીં જો અનુભવું ન હોય એ સ્મૃતિમાં ક્યાંથી આવે એટલે આને સ્મૃતિ આવે છે એટલે આ જે બુદ્ધિ છે એ દર્શિત વિષયા છે દર્શિત વિષયા અને જીવ છે એ સદા દર્શિત વિષય છે એને ઊંઘ જ છે ને એને ઊંઘ નથી એ ઊંઘમાં હોતે વોચ કરે છે વોચ કરતો હોય એને જ ખબર હોય વોચ ન કરતો ખબર ના હોય એટલે બુદ્ધિ ઊંઘે છે અને જીવ જાગે છે સુપ્તિ માં એટલે જો એને જાગ્રતમાં જ એવો ખટકો સ્વપ્નને આ ત્રણેય અવસ્થાને આમ એક કોયરે રાખી અને જાગ્રતમાં જ એનો જીવમાં જો એવો ખટકો પ્રવેશ કરાવ્યો હોય તો સુપ્નમાં હોતે જાગે એક એક અવસ્થા વિશે બીજી બે બે અવસ્થા છે એ જાળવું જોઈએ એમાં કેટલી અવસ્થામાં આપણે ખબર પડે છે સનતકુમાર સંહિતામાં પણ કહ્યું છે કે બ્રહ્મચર્ય વ્રતમ ભ્રષ્યેત વ્રતિનો હિ દિવાશયાત અતસ્તમ નાચરિત ધીમાને નૈષ્ટિકસ્તુ વિશેષત દિવસે ઊંઘવાથી બ્રહ્મચારીનું બ્રહ્મચર્ય ખંડિત થઈ જાય છે માટે દિવસે ઊંઘું નહીં તેમાં પણ નૈષ્ઠિક બ્રહ્મચારીએ તો વિશેષ કાળજી રાખીને દિવસે ઊંઘું નહીં દિવસની ઊંઘ પાપરૂપ છે તેથી તેનું પ્રાયું છે મહાપાપ ઉપર પ્રકારના પાપ છે એ સત્સંગી જીવનમાં કીધા છે અને એના પાપના પ્રાયશ્ચિત ઉપપાતક માં આને લખ્યું છે पाप नो तो संपूर्णपणे त्याग कर देवतेज योग्य गणाय निर्णय सिंधु में अत्रि ऋषि दिवस ऊँघ ने अधोग मूल कहूँ सं रीते पतन थे मंचक शुक्ल वस्त्र च स्त्रीकथा लौल्यमेव दिवा स्वापश्च यानम च यती पतनाष पलंग उ सूव श्वेत वस्त्र पह સ્ત્રીઓની વાત સાંભળવી રસાવાદ લોલુપતા દિવસની ઊંઘ અને વાહનનો ઉપયોગ કરવો કરીએ શ્વેત વસ્ત્ર એટલે કે સન્યાસી હોય શ્વેત વસ્ત્ર નો ધારણ યતી નામ એમ કીધું ને યતિ એટલે સન્યાસી સન્યાસી હોય તો ભગવા વસ્ત્ર ધારણ કરવા જાય વાહનનો ઉપયોગ કરે તો કેવી રીતે એટલે ત્યારે કદાચ ગુજરાતી દક્ષ સંન્યાસી ને છ રીતે બંધન થાય છે એમ પણ કયું છે હવે આ બંધન કરનારા છે બંધન ને પતન બે આમ તો એક જ સરખાય હોય આસનમ પાત્રો સંચય શિષ્ય સંગ્રહ પણ છતાંય ફેર છે ઓલા બંધન કરનારા ઊંચો આસનમ પાત્ર લોપસ્ચય શિષ્યસંગ્રહ દીવા સ્વાપો વૃથાજલ્પો યતેર બંધ કરાણી શઠ આસન શાસ્ત્રી બતાવેલા દિવસ કરતા વધારે દિવસો ગ્રામ પૂર કે નગરમાં રહેવું એક જગ્યાએ રેવાય નહિ કીધું છે અવધૂત માં આવ્યું હતું કે આટલા આટલા ઠેકાણે ગોદોહ માત્ર રહેતા ન હોય સુખજી ના ચરિત્ર માં આવે છે કે ગોદોહન માત્ર એક ઠેકાણે રહેનારા નહીં ગાય દો હોય તો હાજે હોતી એ ગાય દૂધ પીતો જાવ એવું નહીં તો ગોદોહન માત્રોહન એટલે ખાલી ગાય દોઈ લે એટલે ગોદોહન એટલે નારદજી ગોદોહ માત્રનારા નથી એમ તો ગાય દોઈ લે ત્યાં સુધી હું કઈ કામ ન થાય માટે આપણે પી લઈ જાજુ પીવાનું હોય તો એટલે એક વખત ગાય ધોવે બીજા ટાઈમે ગાય ધોવે એટલે સુધી કઈ નય ના રે ઘડી સાપડી રે બતાવેલા દિવસ કરતા વધારે દિવસો ગ્રામ પૂર કે નગર માં રહેવું પાત્ર લોપ કેતા તુંબડી આદિ માંથી એક પણ પાત્ર ન રાખવું એટલે એકાદું ઓછું રાખવું એમ સાધુઓના પાત્ર ભિક્ષા પાત્ર રાખવું જ જોઈએ કે હાલો કાગળની ડિશ માં ચલાવી લેવું તો એ ખામી છે કાગળની ડીશમાં ચલાવી લે છે આપણે તો એ ખામી છે કરાણી શટ કીધું છે એટલે એટલું બંધારણ છે અધ પતન કરનારા છે બેન કમ્પેરિઝન કરવા જવું છે એટલે કે પાત્રલો હોય આવું બધું જે સાધુઓના આવશ્યક ધર્મો કીધા છે આવશ્યક રાખવાના કીધા ઈ જો ના રાખે તો પાત્ર કહે એમાં એને ગમે તે વસ્તુ થી ચલાવી લેવાનો ગુણ નો કેવાય તો જે હોય ચલાવી લે છે બે તોડી રાખી દી એકાદૂટી જાય બીજી આવશે કહે બે ધોતિયા રાખી દઈ બે આ બીજું રાખી દે એવું ન રાખે એ બંધન જ કરનારું છે એ બે શ્લોક માં બહુ ઝીણી દ્રષ્ટિ છે બનાવી રાખવા કે શિષ્યો છે મુકાવે કે બંધાવે શિષ્યો જીવતા મુકાવે અને મેર્યા પછી બંધ શિષ્યો ને એવું ન રે કે આ અમારા ગુરુ અમારા ગુરુ એવું એટલે જાય તો સારું જાય તો સારું નિર્વાસનિક કરી દે જીવતા હોય નિર્વાસનિક કરવું તો ગુરુ શિષ્ય નો અરસપરસ ધર્મ કેવાય એટલે એને નિર્વાસ ની કરી દે એટલે શિષ્ય સંગ્રહ કીધું સંગ્રહ એટલે કેવાય બિનજરૂરી વસ્તુ એનો ઉપયોગ કોઈ બીજી સારી વસ્તુમાં કે કલ્યાણના માર્ગ માં હોય પણ માણસો ધન સંગ્રહ કરે તો એ બધા ધન એ ઉપયોગ નો કરતો હોય જા મેળવી એક ઠેકા ખડકી રાખે બેંક માં અને જોઈને રાજી થાય અને ક્યાંક સમાજમાં કમ્પેરિઝન કરવી હોય તો મૂછ મોડવા થાય જાદુ સંગ્રહ આવી રીતે આ શિષ્યનો ઉપયોગ હોતી થાય ને સન્યાસી તો એમ ધન કેવાય એનો ઉપયોગ કરે નઈ ભગવાન કલ્યાણના માર્ગ ઓલાનું કલ્યાણ થાય ને આનું કલ્યાણ થાય એવો ઉપયોગ ન કરે પણ મૂછ મોડવા માં આવે સેવા લાભ પૂજા અને યશ માટે જા જા કરવા દિવસે ઊંઘવો અને નિષ્પ્રયોજન વાતો કરવાની ટેવ આ છ સં્યાસી બંધન કરનારા છે ટેવ બે ની કમ્પેરિઝન કરવા જવા બંધન કરે છે અને ઓલા અધોગતિ કરે છે સન્યાસી નું છ રીતે પતન થાય છે મંચક આસન પાત્રોપ સંચય શિષ્ય સંગ્રહા છે સરસલોકો છે વિશ્વેશ્વર પદ્ધતિ માં ક્રતુ મુનિ એ કહ્યું છે કે બીજગ્ન તેજસમ પાત્ર ઔષધિ રાખવી ઉજ્જવળ પાત્ર વીર્ય સ્ત્રાવ શ્વેત વસ્ત્ર ધારવું રાત્રિ ભોજન અને દિવસે ઊંઘવું આ છ રીતે ત્યાગી પતન થાય છે રાત્રિ ભોજન છે મહાભારતમાં ગ્રહસ્થોના ધર્મમાં વ્યાસ મુનિએ કહ્યું છે કે ન દીવા સ્વપેદ ન દીવા પ્રસ્વપેદ જાતું ના પૂર્વા પર રાત્રિ શું સંધ્યુભયો નાનઋત આવત સ્ત્રી દિવસે સૂવું નહીં તથા રાતના પેલાને છેલા છેલ્લા પોરમાં તથા બે સંધ્યા વખતે સૂવું અને ઋતુ વિના સ્ત્રી ગમન કરવું નહીં નારદ મુનિએ પણ કહ્યું છે કે નક્તચર્યામ દીવા સ્વપ્ન માલસ્યમ પૈશુનમ મદમ અતિયોગમયોગમ ચેયોરથી સર્વથા ત્યજેત રાત્રે ઘૂમવું દિવસે સૂવું રાત્રે જાગે હોતી જાગે બે વાગ્યા હોતી જાગે ચાર વાગે હોતી હોતી જાગે તો દિવસે હુવે હુવે નઈ તો હોવા જેવું કરે એ કામ માનો કે રાત જાગ્યા હોય તો દિવસે પછી હોય જેવું જ કામ કરે ને થાય નહીં આ બધા શાસ્ત્ર નિષિદ્ધ છે અત્યારે માણસો ભલે કરે પણ શાસ્ત્ર નિષિદ્ધ છે પેલા પર હું નહીં પણ બીજા પર માં તો હોય જવું એવું કીધું ને આદિ આદિ ને અંત પર એને ભાઈ હુ નહી એવું આવ્યું આગલા શ્લોક માં આવ્યું આમાં અને બીજા પર માં ત્રીજા પર માં જાગવું નહી એનો અર્થ એવો છે કારણ કે નગર હોવાનું તો હોય માણસ ને તો શાસ્ત્રો હાવ બંધી તો નજ કરી દે તો પછી ક્યારે હોય દિવસે હોવું નહીં પેલા પર માં તો સર સ્વસ્થ રીતે પાળી શકાય નહીં તો પાળી ન બીજા ત્રીજામાં જાગી લે તો પછી બીજી ક્યાંક તો હોવું પડે બાર બો વગાડવા દરરોજ ની ટેવ હોય બાર વગાડવાની તો એને પછી સવાર છ વગાડવા જ પડે એ દિવસે પાંચ વગાડવા પડે માણસ ને જરૂર હોય શરીર ને ઊંઘ ની એટલી તો શાસ્ત્ર શાસ્ત્ર છ કલાક ની છુટી આપી છે આઠ કલાક શાસ્ત્ર એ બે વાર કીધો એટલે છ કલાક થઈ એટલે છ કલાક ની આપી છે એનાથી આગા પાછું હોય તો થોડું ઘણું વળી ચલાવી લે રાત્રે રાત્રે ચલાવી નચર્યામ દીવા સ્વપ્ન માલસ્યમ પૈશુ નામ મદમ્યામ એટલે રાત્રિ ની પ્રવૃત્તિ ચર્યા એનો અર્થ એવો છે નક્તચર્યામ દીવા સ્વપ્ન માલસ્યમ પૈસુનામ મદમ અતિયોગ અયોગમ ચર્વથા ત્યજે રાત્રે ઘૂમવું દિવસે સૂવું આળસ ચાડી કેફી વસ્તુનું સેવન અતિ આહાર અને નિરાહાર બિલકુલ ઉપવાસ પોતાનું કલ્યાણનારા એ છોડી દેવા જોઈએ કે અતિ આહાર નો કરવો એમ અતિ ઉપવાસ પણ નો કરવો અતિ ઉપવાસ કરે તો શરીર સક્ષમ ન રહે તો પછી શ્રેયો અત્યાર કલ્યાણ નો માર્ગ ન આવે હાથમાં આવી કે અતિશય ઈશાને માટે હોય છે પ્રસિદ્ધિ કોઈ પણ વસ્તુની જ ઈચ્છા હોય એમાં શ્રેયો કલ્યાણની ઈચ્છા ન હોય કોઈ પણ વાતમાં અતિરેક જયારે થતો હોય ત્યારે એને પ્રસિદ્ધિની ઈચ્છા છે એમ સમજી લેવાનું એટલે અતિ ઉપવાસ હોય અને અતિ આહારમાં તો પ્રસિદ્ધિ થાય નહીં પણ સેવન અતિ આહાર અને નિરાહાર બિલકુલ ઉપવાસ આટલા પોતાનું કલ્યાણ ઈચ્છનારા એ છોડી દેવા જોઈએ અતિ આહાર ને અતિ ઉપવાસ અતિ નિરાહાર એને કલ્યાણ ની ઈચ્છવું હોય તો થોડું ખાઈ લેવું હોય એકાદ ખાઈ લેવું એવું નહી પણ અતિ ઉપવાસ કરવાના કરતા ભક્તિ કરવી અતિ ઉપવાસ નિયમ કીધા છે અને મહારાજ કે નિયમ હોધારણ નિયમ કીધા છે એ પ્રમાણે તો કરવું વતના એવું જ કીધું છે કે અમે ક્યાં કહીશી કે જાઝા ઉભા જેટલી કરે એટલી ઓછી અનુશાસન પર્વમાં કહ્યું છે કે અનાયુષ્ય દિવા સ્વપ્નમ તથા દિવસની ઊંઘ અને સૂર્યોદય પછી ની ઊંઘ આયુષ્ય સ્કંદ પુરાણ કહ્યું છે જે પોઠિયા પર બેસવું સળગતા શબ્દો ધુમાડો બાહુબળથી નદી તરવી સૂર્યોદય પછીનો કુણો તડકો અને દિવસની ઊંઘ લાંબુ જીવવાનું પૂરું થઈ જાય બે વાડી માથું મારી દે હાવ કુણો તડકો એમ સૂર્ય હજી એવું ગયો ત્યાર નો આમ તો તડકો સેવવાનો એમ કીધું છે પણ આ તડકા ઓલા તડકા નો નિષેધ નથી દસ વાગ્યા પેહલા રીતે દિવસે ઊંઘી જવાય તો પ્રાજાપત્ય વ્રત પ્રાયશ્ચિત કરવું સ્વાભાવિક રીતે એટલે અજાણતા બેઠા તા આવી ગયું તો આવું કરી નાખવું જાણી હોય તો કઈ વાંધો નથી આ પાંદડા ઉકાળી પીવે એવા ક્યાંક પ્રજાપતિ બઉ ખબર નથી પ્રજાપતિ કેવી રીતે વૈદ્ય શાસ્ત્ર અને માધવ નિદાન દિવસની ઊંઘ અનેક રોગો નું કારણ કહી છે એવું સાબિત કરે છે કે દિવસની ઊંઘ થી લાભ થાય છે માધવ નિદાન છે વ્યાયામ નહીં કરનારા દિવસે ઊંઘનારા ને અને વિરુદ્ધ ભોજન કરનારા ભક્તના સંબંધ વિનાની વ્યવહારિક વાતો ન કરવી કારણ કે તે વાતો અધોગતિનું કારણ થાય છે તે ભાગવત માં કહ્યું છે જે ભાગવત માં કહ્યું છે જે રચના નું વાદા શૃણવંતી એ વિષયા કુકથા મતિઘ્ની યાસુ શ્રુતા હત વગેરે નૃભિરાચર સારા સ્તાન સ્તાન ક્ષિપત્યુ શરણેશ ભગવાન વ્રજ ત્યાગિદો રચના વાદન શૃણવંતી ये अन्य विषया कुकथा मतिग्नि यास्तुश्रुता हतभगेर नृवि क्षिपत्य शरण भगवानी कथाओ ती दी ने बुद्धि नाश करे अर्थ ने काम संबंधवाड़ी बीजी निंदित बातों करे छे, ते भगवान धाम में जा सकता अभाग्या लोको आ सारहीन बातों ने साबड़े અને તે વાતો તેના પુણ્યનો નાશ કરીને આશ્રય ઘોર નરકમાં ફેંકી દે છે દેવેન દેવેતા એ ચાચ્યુત કથા સુધામ હિતવા શૃણવંત સદ્ગાથા પુરુષમીવ વિડભુજ જે મનુષ્યો ભગવાનના કથામૃતને તજી દઈને વિષ્ટા ખાનારા કાગડા કૂતરા જેમ વિષ્ટાને ચાહે છે તેમ નિંદિત વિષયોની વાતોને સાંભળે છે તેવો પોતાના દુર્ભાગ્ય થી માનો હણાયેલા જ છે હેત થાય છે એવું એનું મોટું કોઈ ભાગ નથી તત્વિચન વિવ पृथक दृशस तत्कृत रूप नाम भी न ना कचित क्वापिच दुस्थिता मतिरलभत लबत लभत लभत वाता हतो नौर रिवास पदम। जे मनुष्य भगवान की लीलाओं सीवायन बीजू कहीं कहवा है तीन बुद्धि पोता काल्पनिक नाम रूपों चक्कर में फसाई जाए बुद्धि वजोड़ा में झड़पाये नववा नौ, नौकानीम क्या स्थिर थी शकती नहीं શું એટલા માટે ગીતા વ્યવસાયાત્િ રેખે હુરુનંદન બહુ શાખા અનતાવસાયોગેવૃત સમાધ નિકરી થઈ એક નો થઈ તા તો બીજી જાગે બીજી જાગે ત્રીજી જાગે એટલે એની બુદ્ધિ ક્યાંય સ્થિર થાય નહીં અને ભગવાનના માર્ગ માં તો દરરોજ ઉઠીને એક જ અભ્યાસ કરવાનો છે એટલે એમાં પણ કહ્યું છે કે શ્રવણમ ગ્રામ્ય વાર્તા કીર્તનમ ચાપી બંધકૃત વિષયની વાતો સાંભળવી અને કેવી તે બંને બંધનકારી છે સજન સ્વામી મહારાજની જય